સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક તો પતિનો ગર્ભ ને એક તો પર પુરુષનો ગર્ભ તેમાં ફેર છે તેમ ભગવાનનું બળ ને સાધનનું બળ તેમાં ભેદ છે એમ મહારાજે કહ્યું છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે શાસ્ત્ર છે તે કાર્ય છે ને મોટા છે તે કારણ છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે નિરંતર પોતે પોતાનો તપાસ કરવો ને પાછું વળીને જોવું જે આ કરવાનું છે ને હું શું કરવાને આવ્યો છું ને શું થાય છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે રૂચિવાળા પાંચ ભેગા હોય કે બે ભેગા હોય તો પણ લાખ કરોડ ભેગા છીએ ને તે વિના તો ગમે તેટલા ભેગા હોય તો પણ એકલા છીએ સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોટાનો સંગ કરે તો ધ્યાન ભજન ને ઘસારો આવે ને ધ્યાન ભજન કરે તો સંઘમાં ઘસારો આવે તેમાં શું કરવું એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે સંઘ કરવો સંઘ થશે તેમાંથી વિષય ટળવાના છે પણ સંઘ વિના વિષય કેમ ટળશે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વિષય ન ભોગવે તો ચિંતવન થાય ને બહુ બળ થાય તો ભોગવવું પણ અંતે ન ભોગવવું ને મુકવું એ જ સિદ્ધાંત છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે મોટા સાથે જીવ જોડે ત્યારે દોષ ટળી જાય છે ને તેના ગુણ આવે છે તેમાં દ્રષ્ટાંત જેમ કાચને સૂર્ય સામો રાખે છે તેમાંથી દેવતા થાય છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આપણને મહારાજ મળ્યા તે આપણે અક્ષર ઉપ પણ દેહ હું નહીં ને વિષય પરાભવ કરે એ તો દેહનો રાહ છે તો પણ અક્ષર માનવું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરીજે ભગવાનનો નિશ્ચય છે પણ જો કોઈક મંદિર આંચકી લઈએ ને ભગવાન કાંઈ સહાય ન કરે તો કેટલાકનો નિશ્ચય ટળી જાય ને દ્રઢનિશ્ચયવાળાને તો સર્વ ટળી જાય પણો સંશય થાય નહીં સ્વામિનારાયણ હરિસ્વામીએ વાત કરી છે સર્વોપરી જ્ઞાનને મતે તો આ લોક ને આ લોકનો વ્યવહાર એ કાંઈ નથી આ લોક તો અનેક પ્રકારે અંતરાય કરે છે